બાળક છે ભગવાન મોક્ષ જવું હોય જે કઈ આઠમાન માન બળવાન થવું હોય તો એનું મૂળ કારણ છે બસ બીજું રૂટ કોજ્ઞાન થાય છે પોતે કોણ શું એનું માન નથી ને એનું અજ્ઞાન બરોબર હવે આ શોધકાળ મારા જ્ઞાનીઓ હોતા નથી કોઈ કાલે જ્ઞાની એટલે દુર્લભ દુર્લભ દુર્લભ પ્રમાણ પ્રમાણમાં ના હોય તો મનમાં રોજ એ તમે રોજ બોલ્યા કરે મને જ્ઞાન પ્રાપ્ત થાવ મારે બીજું કઈ જોઈતું નથી મને જ્ઞાની પ્રાપ્ત હોય જવું બસ મારે જ્ઞાન થય મારે જવું નથી જ્ઞાન મને જ્ઞાન પ્રાપ્ત થઈ જવું જ્ઞાન એટલું આવે પાછું આપણે બીજું હોય કરીએ જવાબદારી હોવું રેલવે લીલી બચ્ચી રંડી હોય પલાળ બરાબર એટલે જ્ઞાન પ્રાપ્ત થાય એટલું જ મા કરવાનું ભગવાનની પાસે મૂર્તિ પણ દર્શન કરવાનું કારણ કે જ્યાં સુધી જ્યાં સુધી પોતાનું આત્મ જ્ઞાન થયું નથી અમૂર્ત નો દર્શન થયા નથી અમૂર્ત અનુભવ થયો નથી મૂર્તિઓ છે આરોપિત ભાવ છે ભલે આરોપિત ભાવ છે આ જગત બધું આરોપી તમે ક્યાં ગીતે લાવશો આરોપ કર્યો માટે જ્ઞાની ના મળ્યા ને અજ્ઞાની મળ્યા પણ તે કેવા નિષ્પ્રહી કોઈ પણ પ્રકારની લાલચ નહી આપણે એમને શું ચશ્મા લાયેલી તારે કે છે કે ભાઈ સારા છે પણ એમ ના કે તમે લેલા આ ચશ્મા લાયેલ જોઈ લઉન મંદે નહીં ને એટલે નિષ્પ્રહી ગુરુ ત્યાં સુધી જ્યાં કોઈ લાયા લે નહીં ત્યાં સુધી એમને એમ ચલાય લે શું એમ ચલાવે પણ બિલકુલ સલાય ના લે જ્ઞાની જેવું ના હોય ઠાકોર કેવું ગુરુ શા માટે કરવાના કારણ કે નિષ્ફળતા ગુણ બહુ મોટો છે શું છે નિષ્ફળતા ગુણ બહુ મોટો છે સમજે સમજણ તો આપણા કરતા ઓછું મસ્ત હોય પણ નિષ્ફળતા કોણ એટલે મૂર્તિ ઉપર રોજ ભાવ આવે એવું રાખવું જોઈએ આપણે ભાવથી દર્શન કરવા જોઈએ પછી બાર જોડો યાદ કરીએ લઈ જશે શું થશે આવે જોડાવે બકરી પંચાણું ચાલશે ને તે યાર એમ આવી લોકોને પૂછ્યું કેમ આ લોકો ભાઈ રાજી નહીં થતા મારો ફોટો લે ચપ્પલ નો ફોટો આપે કે હવે આવું બધું કરે પછી કેમ લાવી ગપુ નથી આ મૂર્તિ એ ગપુ નથી ગુરુએ ગપુ નથી શું કરવું ગુરુ એ ગુરુએ ગપુ નથી જ્ઞાની ગુરુએ ગુરુ ને ગુરુ ગપુ નથી લાવતું ના હોવું અને દમાળો ના હોવો બાપજી બઉ હારા માણસો મને તો કોઈ મારે બોલ્યો નથી એવું લાગે એટલે આપડે બોલવું પંચમહાલ એ ધમાકી હોય કોણ કીર્તિ ની લાલસા ક્રોધીઓ ક્રોધી હોય ને તપસ્વી એનું નામ જ ના દેવું તપસ્વી એના કરતા હોય ને તપસ્વી કેવાય કેવાય ઉડી જાય તપસ્વી નું નામ ના દેવું આ ચક બીજા બધા નું નામ દેવું શું ને તમે એ નાચના હોય તમારું નામ દેવું એ જાતના હોય જાતિ પણ આપણી જાતિ મિલન હોય ને આપણે તપ કરવાની શક્તિ ના હોય અને આપણે એને જોઈને સ્વાગત કરીએ તો હું ઊંધું નથી બધી જાતિ પ્રકૃતિના લોગ છે કેવું છે બધી જાતિ પ્રકૃતિ એ કઈ મોક્ષે જતા મોક્ષમાં જતા આ તપ નથી કહ્યું ભગવાને જ્ઞાન દર્શન સારી તમે દસ ચાર પાયા મોક્ષ નાખાયા ત્યારે છે પાંચ ઇન્દ્રિયો જોઈ શકે એમ નથી ચાર ક્યાં ભગવાન પાંચ ઇન્દ્રિય થી દેખાય એવા નથી ચાર પાયા હોય ને બહાર કશું ના દેખાય જ્ઞાને ના દેખાય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 અધિશતક દાદા અધિશતક કરે છે જોરે છે જવાનો એક સમય પણ હોમ ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઉપર ચાલે આમાંથી આમાં ડોલ ભરેલી ને આમાંથી આમાં ડોલ ભરેલી નહી આત્મા તો કદી અસાતા વેદે ને આત્મા નહી આત્મા નહીં આત્મા પોતે અનંત સુખ નો ધણી આ દેવતા દજાય દજાય કરો? ઠરી જાય નહી આપણા છેપાસ લાગે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 પણ આ અહાર ઉભું કરતો નથી આવે છે અને તે અહંકાર ખબર ને અને અહંકાર જો કદી નિર્વળો અહંકાર હોય ને હમકુ ક્યા હમકુ ક્યાં હમકુ કઈ ખાંડ અમકુખ અહંકાર મને બઉ દુઃખ કર્યું એ ખાલી અહંકાર કરે છે એટલું જ કોઈ દાડો વિષય બોલ્યો નથી કોઈ દાડો શું જ કરેલો નથી અહંકાર કરે છે એટલું શું કરે છે અહંકાર ખાલી અહંકાર કરે સાતાવીસ ની એ આત્મા ભોગવે છે આત્માને ભોગવવાનું હોય નઈ હા ભાઈ શરીર શરીર શરીર ભોગવે છે અહંકાર ભોગવે શરીર એ છે શરીર જળ છે જીવને થાય એવી શું છે એ અહંકાર મને મને અસતા વેંકાર બરોબર ખોટી ભીલીપ જતી રહે છે આત્મા આ તો કરે છે વ્યવસ્થિત કરે છે ને કે છે હું કરું છું એ રોંગ બિલીપ બેસી ગઈ છે ને સમજાય છે એટલે બેસી ગઈ એટલે હું કરતા પણ હમ શું ઊભું થયું કર્યું આ કામ તેનું ફળ ઉભું થયું તેના ફળ ના સાતા વ્યક્તિ તેના ફળ શ્રોશમાન માયા લોક થયા લોકો આ બધું ઉભું થઈ ગયું શું થાય ધણી આપડે પોતે ધણી હોવું આપડે કારણ કે મહી કોઈ ની બૂમ નથી અતાવે કોઈ ટેબલ ગગડાવું તો ના આપડે કોઈ ટેબલ ગગડા બઉ ઘીણી વસ્તુ છે વસ્તુ સમજાય છે કરવામાં આવે છે ઉદયકર્મ કરાવે છે એ કે જો કઈ જાત નો માણસ એ ઉદય કામ કરાવે છે એમાં સારું શું આમાં સાહેબ કર્યા સારું છું ના પણ બીજા થી થાય નઈ એ તો હું કરું ત્યાં તો પુરસ્કારો જે પુરુષાર્થ છે ત્યાં તો માન્યતા નહીં માન્ય તો છે બરોબર છે પરિણામી ભાવજ કોયું કે ભાવ સાબ કહી શકે વિચાર હતા એક પ્રતિક્રમણ ઉદારતા રાખતા બીજ વખતે બરોબર હતા પ્રતિક્રમણ ઉદાર નતા રાખતા કારણ ક્રિયા ક્રિયા એ પરિણામ છે સમજણ હોય તો કામ ચાલે અને તે અને તે અહીંથી કોઈ છે તે આવેલો હોય તો બસ બસનો વ્યવહાર મુંબઈમાં ક્યાંથી મળે કારણ કે ભાઈ અમુક વિરાટથી અમુક આગળ આવ્યો અહીંયા આગળ રસાઈના રસાઈ ખાલી ના રહે બરાબર બસનો વ્યવહાર બીજો પણ આવ્યો તો વિરાટ આ તો આગળ પાલઘર રહ્યો રહ્યો કે મારે બસ મોકલો બસ મોકલો ચાલે છે નવા દાદા એને આવવું પડે વિરાટજી આગળ એટલે માથું ભગવાને એવું કહ્યું છે કે એકદમ પ્રતિકોળ ઉભો થાય નહીં કેથ્યાથી મિત્ર ઘટાય શું કહ્યું દાદા તો એ સમજાવ નથી ગુજરાત નથી પણ મિથ્યાથી મિથ્યા્વ ઘટાઈ અને તેનો અમુક લેવલ આવી ગયા પછી જાગૃતિ પણ થાય તેમાંથી જાગૃતિ પણ થતી દાદા મિથ્યા સુધી મિથ્યા તો ઘટાય સમજણ નહીં પડી પૂરી પાછી એવું નહીં મિથ્યાત્થી મિથ્યાત્સાય એટલે શું કહેવાનું છે કે આપણે આ નર્મદાજી છે ને એ હવે આગળ પહેલા પહેલા પહાડોમાં નીકળે છે ત્યારે પહાડોમાંથી બધો મરમ તૂટી પડે છે બધી પાણી બહાર આપી બરોબર જુદા પાડીને ગતે સામ સામ થી એ ઘટી અને અહીંયા આગળ ભારબુ જાવ ગોળ થાય તારે જન્ વેદાંત માં પણ આવે છે મોક્ષ બે જગાય ને ત્યાં કઈ સંગીત બન્યું નથી પરિણામ ને કશું કરવાનું ના પડે કેવું ક્રોધ ને વાતર વાંચે કરીએ પાસે બે રસ્તા એક તો અજ્ઞાનતાથી જ્ઞાન થી બધું જ જતું રહે બરોબર હવે જ્ઞાન ના થાય એવું હોય છતાં ક્રોધ કાઢવો હોય કોઈ માણસ ને તમને ખબર પડે તો વિચાર કરવાનો કપ્રકાપી ફૂટ મને કેમ થાય છે કારણ કે કપ્રકાપી ફરી પૈસા કરાવી પડે ને કારણ પૈસાના માટે મને શું વાંધો છે બેંકમાં છે ને ના એ થઈ રે ખરાશ મારે લો છે હા એટલે લોભ ને મોડો કરે બીજું બધું મોડો કરે ત્યાં જાય છે પણ એનો બાપ ઇગી રીતે પાછું આ બધા નો કર્યા નો ઇગસ્ત આ ઓછું કર્યું મારા પછી ભાવના કરી શાંતિલા શાંતિલા પ્ર મને કહેતા હતા મને કે પુસ્તકો વાંચ્યું પણ પુસ્તકમાં મને એમ કઈ લાગ્યું નહીં કરવા આપણું ભાવ નીકળ્યું લાગ્યું નહીં પણ મને એક લાગ્ય બહુ ગમ્યું એમનું કે ભાઈ તું જ્ઞાની પુરુષને ફરી ગયા શોધમાં જબરજસ્ત દબાણ કર્યું બરોબર આ લોકો તો કેવા છે ગમે માની લે ભગવના વાઘરાય નહીં નહી વાઘરાય નહીં ગઠા હોય કઈ કઈ એનામાં નિસ્દિન જેના આત્માનો ઉપયોગ છે એવાની તો જ્ઞાની શાસ્ત્ર જ્ઞાની કહેવાય તો શાસ્ત્ર તો જ્ઞાની ની આડ પેદા જ છે શું છે પણ આડે માટે આ જ્ઞાની એ ના હોય એમને સંપૂર્ણ ઇગોઇઝમ ખલાસ થાય તારે પદ પ્રાપ્ત થાય એટલું નહીં ઇકો પડસાયો પણ ના હોવો જોઈએ માં તો ના હોય ના હોય પણ એનો પડસાયો પણ ના થાય શું કઈ જ્ઞાની પુરુષો હોય તો હોય ના હોય ના હોય પણ એનો પર ના હોય શું કઈ પછી આથી બીજું બધા આપણે શું જોઈએ આવા જ્ઞાની મળ્યા પછી આપણે જોઈએ શું પણ જ્ઞાન નહી તો શું કરું શરણું કાંતિલાલ તો શું કરું પુસ્તક મને વાંચતો હું છે મૂર્તિ વાહવું કરે તો કહ્યું બીજું ભાઈ શોધ પણ મને કઈ કરતા નથી મારામાં એ એકલ નથી કે મને જડે માટે તમે જ ખોળી આવશે ત્યાં દોડ પછી ક્યાં કર્યું તાર જડ્યા કે તમે પછી ખૂબ રડતા હતા ખૂબ રડ્યા હતા ત્યાં આ જોણ્યા નહીં અથા સુધી દુઃખ પડ્યા હામાં હા દુઃખ જોયું આ તો જ્ઞાન આપ્યું ત્યારે સુખનો અપાર નથી કે જ્ઞાની પુરુષ ને તો વર્ણન ના કરી શકાય વર્ણન મુશ્કેલ છે ભૂલ થાય તીર્થન કરો વર્ણન ના કરાયું તીર્થન કરો એ કોઈ માન આપ્યું હોય ને આ જગત માં જ્ઞાન એક વખતે જાણતા હતા કે આ સાધુ આચાર્ય ગમે તે કાંઈ બધા હંકી જાય ઊંધું છતું કરી બેસે તો આ પબ્લિક નું શું થાય જાન કરતાંકરો અને જ્ઞાની પુરુષ નો તો શીર્થંકરે બહુ વખાણ કર્યા કારણ કે જાણ ના દર્શન ચૌદ હાજર બત્રીસ હાજર બાવીસ હજાર સાહેબ ના છેલ્લા દર્શન જ છે વિતરાગ ના છેલ્લા દર્શન કરે આવી દશા દાદા મહાવ્રત પાંચ ચોવીસે ચોવીસ તિપ્તર માં એક પ્રાર્થના ટાઈમ માં ચાર મહાવત મહાવીના ટાઈમ માં એટલે આ ચાર મહાવત એક થી તેવીસ સુધી ચાલે આવે છે એટલે જાણતા બહુ વિચિત્ર છે મહાકીસ્ત સ્થાન કરી શકે જે કાળ જોયો ના હોય એવા કારણ મહાવ્રત હતા કોઈ કાળે એમાં ડિસંગરો ત્રણ મહાવ્રત નહીં જરૂર જ નહી બધા સરળ ના સરળ નહી સરળ નો ગલ જીવંત હોય બન જેટલું સરળ પણ રોજુ પણ હું કેવાય પણ અમે દવા હલાવી શું હલાવવા માં ઈચ્છા નથી એવું જાણીએ છું શું દવા મારી કઈ હલાવી એમાં કઈ હિંસા નથી એટલે એમાં ખગડાટ કરીએ પછી તમારે કયા પડે ખરી પછી જવા બીજી વાત દવા હલાય ખાટ કર્યા કારણ કે કાયદા વગેરે બધું તંત્ર ચલાવવાનું કઈ કાયદો હોય આપણે તંત્ર બધું કાયદા વગર ચલાવવાનું હવે પંદર એક હજાર માંથી આપડે નવો ભોગ ગયો નથી તીર્થન કરોડો ચાલે પરમ વિનય થી મોક અને આ સંસારમાં પરમ વિનય થી તો બઉ સુખી થઈશું એના જેવું સુખી થવાનો બીજો કોઈ રક્ષી કઈ કોઈ રસ્તો જ નથી કરવાની છે નો લોલો છે નો લોનો છે એવું કઈ કોઈ કાયદો નહીં આપડે એને કઈક ના વામ કરી જેમ કરી ને બેસ પરમ વિનય મરે વિનય જે શું કોઈને આપડે કાયદો ફરી નહી કાયદા હોય તો આપડે બરાબર કાળી દોડ દૂધ નીકળતા આ કેવું દૂધ આપવાના હતા ચલાવે એક વાર જપકી હું ધ્યાન આપી પાછળ માં જવા દોરું છે નંબર માં દોડું તું બધું ગાયલ દૂધ છે માટે નહીં માટે છે એક જ ઘરો દુઃખ ને આતો કાંઈ પાસે કહી જાય બુક કહી જાય દાદરા બદલ્યા દસ દાદરા બદલે પણ આપણને બદલાવ સામાન્ય ખીચડી જેવું થઈ ગયું શું સામાન્ય હા સામાન્ય ખીચડી ખાઉ ને સંતોષ કેવાનો ખાલી એ તો બરોબર અરે કરેલા કઈ ખોટું નથી વસ્તુમાં કે મહારાજ આચાર્ય બહુ લગડા કશું હોતા નથી આપડે આ મહારાજ જેવા દોગરસિંહ મહારાજ કલ્યાણકારી પુરુષો એ વાત છે ને નથી એવાની પણ ભાઈ તોભરા વાળા બધા હોય તો બધું એવું તો બે હોય ના થાય પૂછતા થાય ખરા પૂછી નઈ કાલે પછી પૂછતા થાય બધા સામાન્ય બુદ્ધિ અને પ્રજ્ઞા માં શું બે બુ પ્રજ્ઞા પ્રજ્ઞા બુદ્ધિ કોમન સેન્સ એ હંમેશા સંસાર ઉકેલ કરી તારા બધા ઉકેલ પણ મોટનું તાવું એટલું ઉકેલ ના ઉકેલી શક્યો ને પણ જો સંજ્ઞા જ્ઞાન મળે અને પ્રજ્ઞા જ્ઞાન મળ્યા પછી પ્રજ્ઞા ઉત્પન્ન થાય નહીં અગર તો સંકેત થયું હોય તો પ્રજ્ઞાની શરૂઆત થાય સંકેતમાં પ્રજ્ઞા કેવી શરૂઆત થાય બીજનો ચંદ્ર જેવી દેખ શરૂઆત થાય બરોબર બરોબર અને અહીં તો આખી ફૂલ પ્રજ્ઞા ઉત્પન્ન થાય ફૂલ પ્રજ્ઞા એટલે પછી મોક્ષમાં લઈ જવા માટે ચેતવે છે જ એ પ્રજ્ઞા ચેતવે છે મારેકડી ચેતવું તે કોણ કરે છે પ્રજ્ઞાચ પ્રજ્ઞા ત્યારે આપણા સ્વામને શું હતું ભરત કે ચેતનનાર રાખવા પડે નોંધા રાખવા પડે પંદર પંદર મિનિટે બોલે ભરત છે તમારે તો કોઈ ચેતનનાર માહિતી છે એટલે પ્રજ્ઞાશક્તિ મોક્ષે લઈ જવાનું કામ એનું કામ જ શું મોક્ષે વાલી જોડીને લઈ જવું શું કહ્યું મોક્ષ વાલી જોડીને લઈ જવું અને અજ્ઞાશક્તિનું કામ છું તાકી મોક્ષમાં ક્યારેય જવા ના થાય શું કહ્યું મોક્ષમાં ન જવા દેવું એનું કામ છે આ બે ની અહીંયા અથડા માણસ કર્યા કરે તે અમારી જો અમારી જોડે અજ્ઞાશક્તિ અજ્ઞાશક્તિ સંસારમાં ભટકા ભટકા કર્યા છે અમે તો અભૂત થઈને બેઠેલા કોઈ કે તમારા બુદ્ધિ બહુ ઉમક ના ભૂત અભૂત કેટલી આપે બુદ્ધિ હોત તો નફો ટોટો બધી શું દેખા નફો ટોટો હા એજ્ઞાશક્તિ રસ્તે કોઈ માણસ હવે રસ્તે કીધા હોય બે અડધો બી બાર ટકાનો ગયો બધામાં નફો નફા ને ટોટો નફો પાછું એ બુદ્ધિ વાળા ને વ્યવસ્થિત અમે જો ગણતા ના હોત ને તો અમે અબૂદ ના થઈ જાય મજવાણી વ્યવસ્થિત છે જય સિરામ નવો મિત્રા નવો મિત્રા દરેક જીવ માત્રામાં સ્વરિણામ ને પરિણામ તેવું પરિણામો ઉત્પન્ન થયા કરે દરેક જીવમાં સ્વિણામ ઉત્પન્ન વિલીપ રોંગ છે ને એટલે પરિણામ ને સ્વપરિણામ માને છે શું માને હિસાબે સ્વપિણામ ને પરિણામ અને સ્વને સ્વને સ્વમાને સ્વૈ સ્વ મા પરિણામ ને સ્વપરિણામ માને કાકા પરિણામ ને પોતાના માન્યો બધો એટલે પછી કે દાળ ભાત રોટલી શાક મેં જાતે જ બનાવી રોટલી દાળ ભાગ બનાવી હા આપડે કઈ તમે આ રોટલી નું જ્ઞાન હતું કાકા જ્ઞાન તો હતું જ મને એટલે જ્ઞાને એવું જાણું છું અને ક્રિયાએ હું કરું છું કે ક્રિયા એવું કરું છું આ બે પરિણામ ભેગો ફરે છે જ્ઞાન ક્રિયા નો કરતા છું બરોબર અજ્ઞાન ક્રિયા નો અનુ કરતા નથી કઈ પણ ક્રિયા એ અજ્ઞાન ક્રિયા કેવાય છે કઈ પણ ક્રિયા અજ્ઞાન ક્રિયા કે પ્રકાશ ને બેસવા તૃપ્તિ વરે નહી સંતોષ લોકો થાય છે સંતોષ એ શાનું થાય છે સાયકોલોજી પરિણામ છે ક્યાં છે મારે આજ તો આપણે તૃપ્તિ ના થઈટિ તો ના થાય કે ઈચ્છા પૂરી થઈ એટલે સંતોષા પૂરી પૂરી થઈ ઈચ્છા જ્યાંથી ઊભી થાય ત્યાંથી જ અગ્નિ હરકાય શું થયું જ્યાંથી અગ્નિ હુલવા માટે ઓલવે અગ્નિ તો હા હા હવે હવે આ બે હજી કોઈ હાથ નથી દીધી પર માર મારે પડશે કાળ પાક્યા વગર એલો ચેક કરીને નતા કહેતો આ ઘીનો વેપાર વિચાર કરતો હતો તે ઉપર ગાડો માથે લઈ અને પછી મને વિચાર્યું કે આ ઘીમાંથી આપણો નફો થશે એટલે એમાંથી બકરી લાવીશ કરશે અને બકરી એના થશે અને પછી બચ્ચાને પાછી વેચી એમાંથી એની પાછું થશે ત્યારે બીજા લાવીશ બકરો અને ત્યાં બચ્ચા થશે પછી પાણી ઘરું લાવી છોકરા થશે છોકરા જમારે આ જગતનો અમે સંપૂર્ણ ફોર પાડીએ છીએ કે તમારો ઉપરી કોઈ નથી એની ગેરંટી બોન્ડ લખ્યા તમારો ઉપરી કોઈ નથી એની ગેરંટી બોન્ડ તમારામાં કોઈની ચિંતિત માત્ર દખલ નથી એનું ગેરંટી બોન્ડ લખ્યા તમારામાં કોઈ ચિંતિત માત્ર નથી દખલ નથી કોઈ પણ કોઈ જીવ દખલ કરી શકે એમ છે નહીં એવું આ જગત કોઈ તમારો ઉપરી છે નહીં એવું આ જગત એમાં આવી દશાઓ થઈ ગઈ મનુષ્યની લાચારી અનુભવ છે શું પોલીસ ચક્કર ચમકસ છે એમ તો લાચાર થઈ જાય છે માને પેટે નહીં જન્મેલો પેટે નહીં જન્મેલો ને માને પેટે હોય ત્યારે પોલીસ થાય ને ગધેડી પેટે જન્મેલો હોય તો પોલીસ ના થાય ને હા માટે મારી બેઠે તારી પેટે એ જ રંગેલો છે અને કોઈની દખલ છે જ નહીં આ દખલ છે નહીં તમારો તો તમારો હિસાબ છે તમારા કપડાંના હિસાબ ગુમાબુમ કરી રહ્યો છે સાહેબ હા તમારા કપડાંનો હિસાબ ગુમાબુમ કરી રહ્યો છે અને તમારો ઉપરી કેમ ગણાય છે કે તમારો ઉપરી તમારા બ્લેન્ડર તમારો વીસ ટેકો છે કે સાહેબ બ્લેન્ડર અમે કર્યો કાંઈ કે તમે છો તમે તમારું અસ્તિત્વનું ભાન છે પણ વસ્તુત્વ તમને ભાન નથી અને તમે કહો કે હું ચંદુલાલ છું જે તમે વસ્તુત્વનું ભાન નથી એવું વહેવાન પણ બોલો છો માટે તમારો આ બ્લન્ડર છે તમારો શું છે બ્લન્ડર અને જો એ બે બાર પણ જાય અને વસ્તુત્વનું ભાન થાય તો કોઈ ઉપરી છે જ નહીં પછી ભૂલ હોય તેની કેવી રીતે બ્લન્ડર છે મિસ્ટેક બ્લન્ડર જેનો જાય તેની મિસ્ટેક જતી છે શું બ્લન્ડર છે નહીં આ બોન્ડ હું લખી આપું છું શું કહું બોન્ડ લખી આપું છું હા બધા માનુસે હા એમ નહીં પણ મારી બાપ થી હિંમત આવે ને સમજે નહીં નથી તેને નથી કઉ છું એવું કહેવાય નહીં કોઈથી આ વર્ડમાં કોઈ બોલી શકાય ને કે આમ નથી એવું બોલાય નહીં જે આ જ્ઞાની પુરુષો જોઈ ને કે કોઈની ચિંતિત માત્ર ટકલ કરી શકે એવું નથી તો કોઈ બાપો નથી બાપો નથી તારી મિસ્ટેક અને બ્રિન્ડર તે જ છે તારા તો આનું કે રસ્તો નીકળી જાય નહીં તો આમાં તો બરોબર છે અને એનો અમે ગેરંટી પણ લખીએ ચાકી દે છે પછી નામ આવી જ છે વાતને સમજાય ને લોકો તો બહુ ભડકી ગયેલા મનુષ્ય છો ના હોય ડાક્ટર બતાવજો શું બતાવવાનો છે એનો બાપે મરી ગયો ને એની મારી ગયું શું કહેવાય ગયા એના માટે ચિંતા કર ના નિમિત્ત છે નિમિત્ત છે ને નિમિત્ત ભાવ હોય લાચારી ના હોય શું નિમિત્ત નિમિત્ત આપણે શાકભારી એ નિ ગયા છે ડાક્ટરો બહુ કેસીવાળા વડુરામાં હતા ને એ મારે તો ગમત કરવાની કહેવું સર આ ડાક્ટરો હવે વધ્યા છે ને હવે વાંજાઓ બધા કરી અને બધા જતા બે જ વડુદરા ખાતે રાખ્યા આપણે ક્યુ લાગશે